અસ્થાન જાણના સ્થાન મિશ્રસ્તિવ છે મિશ્રસ્તી અવિના શ્રી ગુપ્તા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 જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો રાધા ભગવાનનાસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાધા ભગવાન અસીમ જય જય કાર ભગવાના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર હો દા ભગવાન અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જયકાર દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાન અસીમ જય જય કાર ભગવાન નાસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર અસીમ જય જય કાર આપડું જયેશ પછી ચાલુ રાખો ભાઈ મનેશ મનેશભાઈ भोगवटू कोने आव्यो भोगवटो को भोगवटो को ज प्रमाण न्या प्रमा द्रव्य क्षेत्र का भावे વ્યક્ષ ભાવે પરણુ ના મિલન થા પર માણુ ના મન કર Vravasthita satta khate Hisa bhi vipa ki jhaay Hisa bhi vipa ki jhaay Avasthane janna શ્ર છે અવીના શી ગુપ્તાત્મા અવિના શી ગુપ્તા એ જ મૂળ સત્વ છે ઝ rahasya bhareli rahasya bhareli samasya jagat che samasya jagat che કારી સો શું સ્વાંકારી રમ તુદરતની જો રમ તુદરત નિજો ચેતની ચેતના શેતન મીના કારી ગમતી ભો મીના કારી ગમતી ભો અતિ ક્રમ નિશામે કિશ્તા પ્રતિક્રમથી દો દૂર પ્રતિક્રમથી દોજ ગો છે તિહ ચેતિયા રમણ આત્મલક્ષી હો રમણ આત્મ લક્ષી હોસ્િતલી ઈશ્વે લક્ષ છે વિશ અતિશરણ છે અતિશર છે દા જ્યાં પ્રગટ છે જ્યાં પ્રગટ દા જહા મુશ્કેલી માહુષલી વિશ્વે આત્મલક્ષ છે વિશ્મ છે અતિશય શરણ છે અતિશર છે દાદા જ્યાં પ્રગટ છે દા જ્ઞા પ્રગટ શ્ય ભેલી રહ શરે સમસ્યા જગત છે સમસ્યા જગત છે મિશ્ર ચેતન સંગે સંગે વેરની રુકાવ થે વેરણી રુકાટાર થે પ્રતિક્રમે રો કરુજ પ્રતિક્રમે રોડ પે ની સ્વાર્થે સ્વાથે મોક્ષ માટે કરણ કપડું મોક્ષ માટે કરણ કપડું ખપે ચોખું પર માર્થે સદા ન પેપી માથે જ્ઞાની પાસે પડી માથે જની કૃપાની પે જૈન કૃપા પે સ્વસ્થ છે ચૂ સ્વ છે નિ જ્ઞાન સિ થકી જ્ઞાન સિ થકી જગે છા અદશ છે જગે ચે જૈનિકૃપ રૂપે ચૈની કૃપાપે ચહુગતિ પે સ્વસ્થ છે ચુ નિ જ્ઞાન સિદ્ધિ થકી જ્ઞાન સિ જગે છૃશ્ય છે જગે છે બરેલી શ્યેલી સમસ્યા જગત છે સમસ્યા જગત છે પરમાણુ જણ સ્વત છે આખું વિજ્ઞાન ભરી દીધું વીર પ્રભુ નું મહાવીર પ્રભાના ચાર અયન અનુયોગો આખું દ્રવ્યાનુયોગ ગણિત કરના યોગ ધર્મકથાનો યોગ તો આમાં નથી પરંતુ આ વાત એવી છે આ પદમાં વર્ણન કર્યું છે તે ધર્મકથા કોને કહેવાય કે આપણું શરીર છે ને શરીરથી જીવીએ છીએ અને શરીરથી જીવીએ છીએ એના રહસ્યો બધા એ જ ધર્મકથા કહેવાય છે પરંતુ લૌકિકમાં અને લૌકિક ધર્મમાં લૌકિક પ્રજા માટે સામાન્ય બધા બધાઓ માટે ફાયદો થવા માટે ધર્મની કથાઓ જરૂર પડે છે જય સચિદાદ આ ગજબનું જે પરમાર્થ રહેલો છે આમાં બહુ મોટો સત્સંગ નીકળેલો છે કોઈ વખતે કાઢીશું આપણે કોકવત લઈશું કોક વત લઈશું એટલે અવસ્થાને જાણનાર અવસ્થાને જાણનાર જીવનમાં મનમાં વિચારો આવે છે આપણી બુદ્ધિ ચાલે છે બુદ્ધિ આપણને નિર્ણયો કરાવીને આપણા જીવન જીવાડે છે આપણું શરીરની સમાનતા છે શરીરની સમાનતામાં આપણે બહુ સારી રહીએ સદગુણોથી રહીએ એ સભાનતા રખાવે એવી એ અવસ્થાઓ છે બધી પણ તે પ્રાકૃત અવસ્થાઓ છે પ્રાકૃત એટલે પ્રકૃતિ પ્રારંભ બંધાઈને જમવાથી આવેલી આગળથી બંધાઈ ગયેલી એ જન્મે છે જન્મ પામે છે બંધાઈ ગયેલો ભાગ એટલો બધો સૂક્ષ્મ છે કે આજનું વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરશે તો એને નહીં પહોંચી વળી શકે પહોંચી વળી સાહેબ ડૉક્ટર સાહેબ તમે ડૉક્ટર સાહેબ હમ ના પહોંચી શકે બલ આચાર્યો તપસ્વીઓ યોગીઓ પાતંજલ મુનિ આચાર્યએ બહુ બહુ પ્રયત્ન કર્યા અને પહોંચવા માટે કે આ ભાન વસ્તુ શું છે અને આપણે ભગવાનને કેવી રીતે આપણા ભગવાનની સભાનતા થઈ જાય એવી રીતે આપણે આપણું ચિત્ત જોડી દઈએ એમાં જબરજસ્ત પાતંજલ આચાર્ય સાહેબે ખૂબ અને એ જ ઘણું નીકળ્યું પરંતુ એમાં ચિત્તની શુદ્ધિનું બધો પુરુષાર્થ હતો એમનો આશય હતો છતાં ચિત્ત શુદ્ધિ થઈ શકે નથી ગમે ધ્યાનની ક્રિયા હોય શું કહ્યું ગમે ધ્યાનની ક્રિયા હોય બલબલ આ યોગીશીઓ એનાથી થઈ શકે નહીં કારણ કે ચિત્ત શુદ્ધિનો માર્ગ એ ક્રિયાનો માર્ગ નથી અને ક્રિયાનો માર્ગ એટલે કે આપણે કરીએ છીએ ધ્યાનમાં બેસીએ છીએ ધ્યાન કરીએ છીએ અને એ બધા પ્રકારો છે આખા પછી એ યોગમાં લઈ ગયા કારણ કે શરીર છે તો આપણે કરી શકીશું અને એટલા માટે એ શરીરની યોગ ક્રિયાઓમાં આખે કેવી રીતે આપણે એના માટે આપણી ભૂમિકાને બધું તૈયાર થાય એ બરાબર છે વાતો પરંતુ એ શરીરથી યોગની ક્રિયાઓથી પહેલું શરીરનું ઠેકાણું રહે એવું ઠેકાણાવાળું શરીર કરવું પડે છે એ યોગ પહેલો દેહયોગ કહેવાય છે દેહયોગની ક્રિયાઓ પણ બધા આસનો હોય છે જાત જાતના આસનો એ દરેક આસનોમાં બહુ ગૂઢ સંજ્ઞાઓ રહેલી છે બધી આપણે પ્રણામ કરીએ છીએ બીજાને ભારતમાં આ અને ભારત સિવાય બધા દેશમાં તો જોજો કોઈને આમ હોય કોઈને આમ હોય આમ હોય તો જાત જાતનું ભારતમાં પ્રથા હોવાથી દરેક શરીર શક્તિનું પાવર હાઉસ છે આમ તો દેખાતું નથી કોઈને અડિયત કરંટ કોઈને નથી લાગતો કરંટ લાગે છે ઝાડકા લાગે છે બધા એને ઝાડકા જરૂર લાગે છે એટલે આપણી આ પ્રથા બહુ ઉત્તમ છે એમાં બધું આવી જાય છે અને સાષ્ટાંગ તો ઉત્તમ છે પણ સાષ્ટાંગ કે બધાને ફાવે એવું સવાલ નથી ઊભો થતો પણ આ બહુ ઉત્તમ છે આ બહુ ઉત્તમ છે એટલે અવસ્થાથી ભરેલી આ રહસ્ય છે અને મિશ્ર અસ્તિત્વ છે મિશ્ર એટલે ભગવાન છે અને દેહ છે આ માનવ દેહમાં ભારતમાં ભગવાન છે ને દેહ છે પણ જીવન કેવું જીવાય છે કે ભગવાનને શોધવા જાય છે ભગવાનની ભક્તિ કરવી છે પણ એ દેહથી થાય છે એટલે દેહની મિશ્રતામાં થાય છે પણ દેહની મિશ્રતામાં ભગવાને જોડે છે એટલે દેહનું આ મિશ્રતા અને મિશ્ર પ્રકાર આ કળિયુગનો એવો છે ને તે ભગવાનના પક્ષમાં રહેવું હોય તો રહેવા ના દે આના જ કારણથી કરવું પણ થવા ના દે આ પ્રકૃતિ આજનું કર્મ બધા એવા છે સાત્વિક કર્મ હોય શું કહ્યું રાજસી કર્મ હોય કે તામસી હોય અને બીજાના મિશ્રણ હોય છે જાત જાતના બધી જ રીતે હોય પણ એ પ્રકૃતિના ગુણો છે ભગવાનના ગુણો નથી ભગવાનના ગુણો તો ભગવદ્ ગુણો તો અજબના છે અજબના છે કૃષ્ણ ભગવાન વસુદેવ મહારાજાના પુત્ર પરંતુ વાસુદેવ તરીકે જન્મ્યા તે ભગવાન સ્વરૂપે જીવ્યા એમનું નારાયણ સ્વરૂપ હતું એમનું નારાયણ સ્વરૂપ અને છેલ્લામ છેલ્લું જીવન જાય છે દેહ સાથે તે આપણા બધાની અંદર પડેલું છે પણ સુષુપ્ત પડ્યું છે કર્મના વાદળોમાં બધામાં એ બધું ભગવાન તો છે જ ભગવાન એ ઊંઘતા ના હોય ભગવાન જાગતા હોય કે હોય એના જવાબો તો આપો સદાય જાગતા હોય ઊંઘનો ગુણ તો શરીરનો છે પ્રકૃતિનો છે એ ભગવાનનો ગુણ છે આ જોવાની વાત છે આ ગંભીર વાત દાદા ભગવાને એટલા સાદા શબ્દોમાં આપી ભગવાન કયો કડવો તીખો બધા રસો લે છે ભગવાન તો કોણ લે છે શરીર લે છે તો શરીર લેશે તો કાન તો લેતું જ નથી આજે પણ પેલી આ જીબડી છે એ લે છે આખા એને ગમે તે જાય ને એમાં એટલા બધા પરમાણુઓનું આ જીભનું મશીન બનેલું છે કે ડૉક્ટર સાહેબો જાણે અહીંથી અંદર ભાગથી માંડીને અંદર સુધીમાં છય રસોના જુદા જુદા એના એનું બનાવેલું છે આખી જીભ એટલે જ્યાં જે રસ ત્યાં જાય ને ત્યારે ત્યાં ખબર પડે પણ સ્વાદ આપણે આખી જીભથી લઈએ ને એટલે આપણને બચાવ પડે આખી જીપટી લઈ લઈએ છીએ હે પણ ભગવાન તો કે છે કે તારો મારો સ્વભાવ જોવાનો છે તું રસ લેંદો નથી રસ લેનારો હું ના હું તો કે તારો રસ તું કેવી રીતે લઉં છું જોઈ લઉં છું બરાબરનું અને જો મને ઓળખી લઉં જોતા આવડ્યું તો કલ્યાણ થઈ ગયું હડવાની કળા એ ગજબની છે એની કૃપા પ્રસાદી છે જે આપણને બધાને પ્રાપ્ત છે જેમને તમે તો આજે આવ્યા છો પહેલા પણ કેલનપુર આવેલા પણ આનંદ થયો જોઈને તમારા દર્શન થયા આમ તો ગણ્યા બધું છે અમારા બાણાભાઈ છે ને સંજીવભાઈ એમના સખપણમાં છે અને બહુ ભક્તિવાળા જેવું છે બહુ ઘણા ભક્તિવાળા એટલે અવસ્થા છે અવસ્થા અને તે વ્યવસ્થિત છે અને તે વ્યવસ્થિત છે મન થી મન થી વાચાથી વાચા થી કે વ્યવહાર થી વ્યવહાર થી વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે ક્ષણે ક્ષણે જીવાતી અવસ્થાઓ હા આ દાદાનો આખો શિવજીનો શિવજીએ ઝેર પચાવ્યું તે જેને જેણે જેટલું પચશે એને એને એના શરીરથી જીવાતા જીવનમાં એ ગોથા ઓછા ખાતા જતાં જતાં પછી ગોથા બિલકુલ ઓછા થઈ જશે નહીં તો શરીરમાં અંદરથી ગોથાં કહી જશે આપણને બહુ ધીમે ખબર પડે છે શું થયું ભાઈ કંઈ છે કોઈ આપવાનું છે માતમાની ગાડી છે સોલ આગળ એટલે અવસ્થાનું અમેરિકા પહોંચી ગયા બઉ એમને બહુ આ વિજ્ઞાન જાણવાનું ચોથો છે સુર ડૉક્ટર સાહેબ તમારી બાજુમાં પડોશમાં આવી છે એની જોડે બહુ મજા આવશે પરંતુ એને શું છે કે એજ્યુકેશન પુષ્કળ છે એમનું એક ફેકલ્ટી કરી છે બીજી કરી ત્રીજી કરી બધું ઘણું બધું પછી જોયું કે આ બધા આજે માણસોમાં ક્લે કંકાશ અથડામણો એવી બધી હોય છે પતિ પત્નીઓ મન હોય છે ઘરમાં છોકરાઓ જોડે એ બધું થઈ જાય એવું થાય છે આ બધું પુષ્કળ જ્યાં ત્યાં દેખાય છે આજે અને અમેરિકાની તો વાત જ ના કરીએ આપણે અમેરિકાની વાત જ ના કરીએ એટલે ત્યાં આગળ એમને સલાહ અને શિક્ષણ આપે છે એના માટે અને એના કારણો બતાવે છે એના અંદર ઉતરીને બધું કરે એવા કાઉન્સિલરો કહેવાય છે કાઉન્સિલરો તો અહીંયા પણ હોય છે કાઉન્સિલરો એટલે સલાહકારો સલાહ સુલેહ કરાવે શું બધાય ને એવા કાઉન્સિલરો અહીંયા હોય છે બધું જ હોય છે અને મોટા મોટા કાઉન્સિલર તો આ વ્યવહારમાં દાદા ભગવાન એમના વચનોને વાણી એટલી સુંદર નીકળી તે એક સમર્થ લેખક અને આધ્યાત્મિક ચિંતક પુષ્પા બે ને અહીંયા આવતી રી બેન ફાઈ જશે આવજે તમે આમ જો થોડો અહીંયા કરી આપજો થોડીક આમ આમ પેલી બાજુ થોડીક અહીં બેસી જશે બસ થઈ ગયા બસ બસ પૂછવાની એટલા ફાઈ જશે ને હા તું તો થોડી જગ્યામાં હોય તો બહુ નથી રોકતી જગ્યા આ કોણ આવી છે પણ સોનલબેન આવવાની જ આજે નથી આવીના છે સોનલબેન તો બેસો છૂટછી બના આપણા વડીલ છે બધા સત્સંગમાં હિન્દી હિન્દી અક્રમ વિજ્ઞાન નીકળે છે ને એમના મુખ્ય તંત્રી એટલે એમને આજે બે પૂછ્યું છે ત્યાંથી અને એ યુએસએમાં હું સાંભળીશ આ વ્યવસ્થા મૂકી છે ને એમને સરીબેન તો અને બધા એમને ક્લાસમાં બધા બેઠા ને બેસી રહેલા હોય છે હોલમાં આપેલું બધા છે ત્યાં અંધેરી મુંબઈ છે લઈએ લઈએ લઈએ એનું આવશે એ તો આપડે અમેરિકાથી કિરીટ મહેતા ટેક્સા હ્યુસ્ટનમાંથી બહુ વિદ્વાન ભણેલા બહુ છે આમ ભાવનગરના છે નમો વિતરા બસ એટલું જ તો એમને શું લખ્યું છે વાંચું છું કિરીટના જય સચ્ચિદાન અને પ્ર પ્રણામ એમને દાદા ભગવાનનું આપતા સૂત્ર પૂછ્યું છે દાદા ભગવાન આપતા સૂત્ર એટલે જ્ઞાની પુરુષના જીવનને જીવનના સંદર્ભમાં દરેક સમજી શકે એવા સૂત્રોનું આટલું જાળું પુસ્તક છે રોજના જીવનમાં બધું લાગવું પડે એવું બધું છે એમાં કોઈને ગમે તેવી મૂઝામણની સંસ્થા હોય ને પુસ્તક હોય ને એને આપણે ગમે તે મહાભારત કે રામાયણ કે ગીતાજી કે આ બધું મૂકીએ ને ભાગવત અને આમ ખોલીએ અને જે પાણુનીકરણ જો વાંચીએ ને તો અત્યારે સમાધાન આવ્યું હોય સમય કેટલા લોકોના અનુભવો છે કેટલા લોકોના એમાંથી એમને લગભગ સાડા ત્રણ જેટલા સૂત્રો છે તેમાં એક એ સૂત્રો છે છે માટે કાલે પાસે એટલે દાદાએ નોર્માલિટી સમજાવી જીવનમાં જીવવું કેવી રીતે રોજ બરોજ ના જીવનમાં અને બધા સંસારોમાં આપણા ઘરના વ્યવહારોમાં છે અને ઘરના વ્યવહારમાં જેને ફાવી ગયું તે બહાર પછી દુનિયામાં ગમે ત્યાં ફરશે એને વાંધો નહીં આવે બધું આવશે તો ખરા પ્રસંગો પ્રસંગો બધું જ પણ એને અંદરથી વાંધો નહીં આવે જોજો એટલે એ બહુ નોર્મલ એટલે નવ નાઇન્ટી એટ પોઈન્ટ ફોર તાવ હોય શરીર ગરમી નોર્મલ કહેવાય ઉપર જાય એટલે કે હજુ છે જ રાખ અને વધારે જાય તો એકસો ચાર જાય અને છ થયું ને તો શને થઈ જાય ગમે તેવા સાત્વિક પુરુષના હોય જ્ઞાની પુરુષ પણ હોય તો લવરીઓ નીકળે લવરીઓ નીકળે ભલ કોઈને છોડે નહીં ઋષિ કોઈ પણ હોય શરીરનો ગુણ છે ને તો અને બિલો નોર્મલ એટલે આ ઠર નીચે જાય સહી ઠંડુ પડે તે સારું નાખે હું ડૉક્ટર સાહેબ તમે ગરમી લાવો દહીં કરશો આપીને એટલે બહુ સુંદર સૂત્ર છે એમાંથી એમને પ્રશ્ન ઉદભવ્યો છે કે બ્રહ્મચર્ય લખ્યું છે બ્રહ્મચર્ય કહેવા માગે છે બ્રહ્મચર્યને ઉપરના આપતા સૂત્રના સંદર્ભમાં સમજાવવા કૃપા કરશો હમ એમને પેલું શાસ્ત્રનો એટલે બ્રહ્મચર્યના વાતમાં બ્રહ્મચર્યને ઉપરના આપતા સૂત્રોના સંદર્ભમાં સમજાવવા કૃપા કરશો શું બ્રહ્મચર્ય એ નોર્મલ નથી તો કિરીટભાઈ સાહેબ બ્રહ્મચર્ય એ બહુ નોર્મલ નથી પરંતુ નોર્માલિટીની ઉપર નીકળી ગયેલા છે એમાંથી નોર્માલિટી ઉપર આવી જવા માટે કે સાધુ થયો હોય તો સાધુનો યોગ આવે તો સાદું થાય પણ સંસારી પણ હોય તો એ સંસાર જીવનમાં એ બહુ ગયેલો છે એને બ્રહ્મચર્ય એટલે સંસારમાં સંસારના જીવનના ભાગમાં એ નોર્માલિટીમાં આવે આવે સંસારમાં ને વ્યવહારમાં નોર્માલિટી કોને કહેવાય તો કે આ જીવનમાં બે જણ લગ્ન ગ્રંથિથી જોડાય છે સારા જીવનમાં સાથે જીવવા માટે એ તો બહુ મોટો સંસ્કાર કયો છે આપણા ભારતમાં પરંતુ એમાં આ જોડાવા માટે શાને માટે કે એકબીજાને ઓળખી અને આપણે એકબીજા સ્વતંત્ર રીતે જીવી શકીએ છતાંય બે ફાળિયા જુદા હોય પણ એક થઈને જીવે શું કહ્યું એક થઈને જીવે શરીર જુદા એ આ સંસારનું મૂળ ભાવ છે શાસ્ત્રોમાં શાસ્ત્રોના વર્ણન છે પછી વ્યવહારમાં આપણે જોઈએ છીએ લૌકિક ધર્મમાં એ વાત બરાબર છે એ તો જરૂર છે પણ એ શું છે કે નોર્માલિટીમાં આવવા માટે વિષય અને વિષયની બાબતોમાં સંસારમાં સંસારી જે મનના લેવલે છે આખી કે આગળ મનના લેવલે અને આજે તો બધી પછી નીચે ઉતરી ગઈ આખી બધું થયું આજના કળિયુગના પ્રભાવને કારણે એમાં આપણને આમાં શું સાર છે શું સુખ છે ને શું સાર નથી ને શું સુખ નથી એ સમજી લેવા માટે આપણે આમાં આવી એક્સરસાઇઝમાં આવવું પડે છે આ એક જાતની આ કુદરતી એક્સરસાઇઝ છે પણ એમાં જેટલું અકુદરતીપણું થાય છે એને માટે આ એ તમે જે એ નોર્મલ કહો છો આ બાબતમાં એ અકુદરતીપણું છે એમાંનું એટલે કે દાદા ભગવાને બહુ સુંદર સમજાવ્યું કે બ્રહ્મચર્ય શું અને અબ્રહ્મચર્ય શું એટલે અબ્રહ્મચર્યનો ભાગ છે એ એ બો નોર્મલ પણ હોઈ શકે અને બિલો નોર્મલ પણ હોય શકે હવે આ અબ્રહ્મચર્ય એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને ગૂળમાં ગૂળ સારા જીવનની આખી બાબત છે સમજવા માટે મોટા મોટા ઋષિઓ ત્યાગીઓ તપસ્વીઓ બહુ મથયા છે આના માટે જબરજસ્ત મથયા છે આજનો કાળ તો આ વસમો છે છતાં એ ક્રિયા ચાલ્યા કરે ક્રિયા તો ચાલ્યા જ કરવાની ક્રિયા બંધ ના થાય પણ પ્રકારોમાં ફેરાક ફરક પડ્યા કરે જ્યારે વાપર્યું ગતો ત્યારે સરખી વ્યવસ્થિત ક્રિયાઓ બ્રહ્મચર્યના વ્રત બધાનાથી પરા જે એમાં હતા એમાં પરાત હતા કારણ કે શરીર એવું હતું એ પ્રકારનું બરાઈ શકાયું એટલે શરીરમાં નિશ્ચય બળે એવું હતું મન પણ એમાં મજબૂત હતા વાણી પણ એમાં બળ હતું અને જીવવામાં પણ કંઈ સત્વ હતું શું કહ્યું હા વાત બહુ મોટી છે એટલે એ કાળક્રમે પછી થોડુંક ઘસાયું બધું એટલે આ કાળમાં આ ક્રિયા રહી પણ એની પાછળનું જે મૂળ બળ હતું એ એટલું ના રહી શક્યું એટલે દાદા ભગવાને અને આજે ઉત્કૃષ્ટ વખાણ કરવા બ્રહ્મચર્યના કરાર કરાય બધે આખા જીવનમાં સમજૂ કારણ કે આ આ ઉતરતો કારણ કરિયુગમાં આવી ગયા પ્રવેશી ગયા છીએ એટલે આ કારને માટે આગળથી ભગવાન પણ આ કહી ગયેલા છે બહુ કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ કેટલી પત્નીઓ મુખ્ય આઠ અને બીજ કેટલા અને ગજબનું એમનું મથુરામાં અને આપણે વૃંદાવનમાં જે ગોપીઓ કૃષ્ણ ભગવાનને મટકામાં મહી લઈને માધવને બેસતી હતી બોલતા એને ખબર નથી હું માધવ બોલું છું ખબર નથી પડતી એ એનું એક આકારપણું હતું કૃષ્ણ એ બાર લીલા એમની બધી એટલે ગોપી શબ્દ બહુ મોટો છે ગોપ્ય ભાવ એટલે આપણે મોટાપણો દેખવાની કંઈ જરૂર નથી પરંતુ એ કોઈને દેખાય એવું પણ જીવવાની જરૂર નથી પણ ગૌપ્ય ભાવ કહે છે હવે દાદાએ એને બહુ સાદા શબ્દોમાં લઘુભાવ કહ્યો શું કહ્યું લઘુભાવ હંમેશા ભગવત પ્રેમથી ભગવાનના ગુણો સાથે જોડાયેલો જ હોય નહીં તો લઘુભાવ આપણા નહીં આવે અને આ જ લઘુભાવ આપદામાં ખીલવા માટે આ બે આંખોની આજ્ઞા બે આંખોથી જોવાની આજ્ઞા આપી આપણને જેમની પાસે જ્ઞાન છે દ્રષ્ટિ છે ભગવત દર્શન છે સમ્યક દર્શન છે એના માટે एट दरेक ने पोता आँखों तो है कोई एक ना बीजा आँखों ओछीनू कशु ना लई सके ये बैनी जोड़े व्यापार धंधो चाल करें एट <laughs> कोई वे आँखोंती कोई वक्त झगड़े एक बीजा करें बी हसत छोक अनुभव नहीं तार भाई आ गें। એટલે આંખો બહુ મુખ્ય છે આ શરીરમાં આ બે વસ્તુ જ એને શરીરની ભગવાનને જોવાના પ્રકાશ છે આંખો એટલે પ્રકાશનું આ છે તંત્ર બનેલું છે એ ભગવાન એ જોવાનું યંત્ર છે આખું જોવાનું યંત્ર નહીં એ બનેલું છે એવું આ સાયન્ટિસ્ટો એને બનાવવા માટે લાખ આખું પરમાણુ ભેગા કરી બનાવે છે આ આંખો કોણ બનાવી શકશે અમારા આંખોના આ સર્જરી સર્જન સાહેબ બતાવે મને પણ આપણે એમની પાસે જવું પડે આપણે આપણે જો મને જ પચાસમાં પહેરાવી દીધા જો કે રાખો સાહેબ સારું પડશે બે ત્રણ વર્ષથી આ બે ત્રણ વર્ષ આવી ગયા નહીં એટલે આ બ્રહ્મચાર્ય તો બહુ જ ગંભીર વિષય છે બહુ પવિત્ર વિષય છે પરંતુ ये भगवद्गुणों समझा विषय है शू कहू ब्रह्मचर्य आखू प्रकृति ने लागू पड़े शरीर ने लगू पड़े मन ने पहला पहलू लागू पड़े पी एर आप बोलाती वी तो एक बीजा जोड़े बोलीए एक बीजा ने समझिए ओरखी बढ़ू थ પરંતુ અંદર આપણને વાણી ચાલે છે તે પણ છે પણ એની અંદર પરમાણુ છે ને એ બધા ગતિવાળા છે હલતા ચાલતા છે પડી રહે તો પણ નિંદ્રામાં આવીએ તો અને કોઈને નિંદ્રામાં હોતો હોતો પણ જીભ હાલી જાય હોય ને તો કોઈને હોયે એ પ્રકાર છે એક જાતનો કર્મનો છે એ પ્રકાર છે એટલે બીજું આવરણ પડદા પડેલા છે આપણા પર એટલે બ્રહ્મચર્ય વિષય મૂળ મન એટલું મજબૂત હોય એના પર છે પછી એમ પછી વ્યવહારને શરીરમાં આવે છે સમજણથી યુગ ઋષિઓ સમર્થયુ ઋષિઓ દ્વાપર યુગ બધા યુગમાં હતા જ અને શરીર માનવ શરીર મળે છે એમાં આ શરીરની ક્રિયાઓ સાથેનું જ મળે છે પણ જેવો કાળ અને જેવા શરીરના પ્રકારો તે પ્રમાણે એમને આખા જીવનના પ્રકારોમાં એવા ફેર ભેદો દેખાતા જાય આપણને બહુ જ સમજવા જેવું છે એટલે કૃષ્ણ ભગવાન માટે ખાસ કહેવાતું જ્યારે દુર્વાસા મુનિનો આશ્રમ હતો યમુનાને સામે કાંઠે યમુના કે ગંગાજી મને ખબર નથી જે હશે મને બજાણે દુર્વાસા મુનિનો આશ્રમ કઈ બાજુ હતો સામે કાંઠે કૃષ્ણ ભગવાન એની એની ગોપીને જવું હતું ત્યાં કે જાઓ ઉપવાસી છે મોટા એમને જાઓ તમે પ્રસાદ આપો એવું કંઈક હતું કંઈક એવું છે કોને ખબર છે તમને યમુનાના કાંઠે હા અને આ જાઓ એને ભાવના થયો પ્રભુ જરાક આપ મને બળ આપો શક્તિ આપો તો હું આ પણ પ્રભુ આટલી આ છે અત્યારે આટલા કાંઠે જવું કેવી રીતે તો કું જા હું રહી જોડે છું જા હમ તે તો ભગવાન નીકળી ગઈ અને પોચીયે ગઈ અને એમ કરતા પછી એમનો આશ્રમ ગઈએ ખરી અને ઉપવાસી જબરજસ્ત જબરજસ્ત ઉપવાસ કરનારા દુર્વાસાની જબરજસ્ત તે એમનો ઉપવાસનો ભંગ તો કેમનો કરાય છતાં લઈ ગઈ પ્રભુ છે હ તું આ યમું ના પાણીમાં આવી કેવી રીતે એમ કહે છે એવું છે ને કંઈ ભાઈ કોઈ જાણતા હોય તો ક્યાં જવું મને તમે સાહેબ કોને ડૉક્ટર સાહેબ તમને ખ્યાલ છે કહો આપ ડૉક્ટર સાહેબ તમને જાવ આમાં એટલો ખ્યાલ છે કે એવું કહે છે કે જો કૃષ્ણ બ્રહ્મચારી હોય અને દુર્વાસા ઉપવાસી હોય તો આ માર્ગ આપે અને માર્ગ આપે છે તો કે લૌકિક વ્યવહારથી તો આટલી બધી રાણી છે તો કૃષ્ણ બ્રહ્મચારી કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય નિષ્ઠા પણ જો આ કળિયુગમાં પ્રયોગ કરી જાય માર ખાઈ જાય માણસ કેટલો લપસી પડે નીચે ના કરાય કોઈ દિવસ ના કરાય શરીર પોતે અંદરથી જીવવા માટે પ્રયોગ ની છે પ્રયોગ કરવાની શરીરથી કશું જ ના કરી શક કોઈની તાકાત નથી બહાર કરવા આજ્ઞા ધર્મ આ શરીરથી બહારથી જીવવા માટે નથી અમારે પુલિનાનું સ્વામીજી એમને શીખવાડે છે ખરું કે નહીં સાહેબ હે એ તો અંદર અંધકરણથી જીવી જવા માટે છે આજ્ઞા આજ્ઞા જ આ છે આપણો એનો સાર જ છે અને એમાં બધા ધર્મોના બધા સૂત્રાંત સૂત્રો શાસ્ત્રો એના મર્મો બધું જ આવી ગયું લૌકિક ધર્મો છે વ્યવહારમાં આજે ભારતમાં પણ ઘણી ઘણી રીતે પરાય છે ઋષિ મુનિઓ પાડે સંતો પાળે બધા પાળે અને આપણને સંસારીઓને માર્ગદર્શન આપે આપણને તો બનવાનું જ છે એટલે બ્રહ્મચર્યએ બહુ મોટો ગંભીર વિષય લીધો છે કિરીટભાઈ તમે અને એમાં દાદાએ બહુ મોટી વાત કરી છે કે અબ્રહ્મચર્ય શું છે એ બહુ મોટું વિજ્ઞાન છે શું કહ્યું અને એ વિજ્ઞાન ક્રિયાઓથી સમજી શકાય એવું નથી સાથે વિજ્ઞાન એને કહીશું કે જે ક્રિયાઓ કરવાથી નથી હોતું જે ક્રિયા કરવાથી નથી હોતું પ્રયોગશાળામાં પ્રયોગ કરવાથી નથી હોતું પ્રયોગશાળામાં પ્રયોગ કરવાથી વસ્તુને સમજવા માટેનું વિજ્ઞાન પોતે પોતાના વસ્તુ સ્વરૂપે જાણે પોતે પોતાની વસ્તુ સ્વરૂપે જાણે હ્રહ વિદ્યા કહી બ્રહ્મ વિદ્યા કહી અને અવસ્તુ વિજ્ઞાન કરવાનું અવસ્તુમાં ફર્યા જ કરે ફર્યા જ કરે ફર્યા જ કરે એટલે અબ્રહ્મચર્યનું વિજ્ઞાન એ બહુ મોટો વિષય છે ગમે તેવા જ્ઞાની હોય સમર્થ હોય કોઈ પણ હોય આચાર્ય હોય બહુ ઊંચી પદે ગયેલા કોઈ પણ હોય સંસારમાં પણ ઘણા બધા ઊંચા અમુક વ્યક્તિઓ હોય છે નથી હોતી નથી પરંતુ એ વિજ્ઞાન એટલે કે એની આંટી ગુટીઓ લપસણો આ તે બધું જ એની વિજ્ઞાનની રીતે એટલે કે સિદ્ધાંતની રીતે સૂત્રાત્મકપણે એને સમજમાં ફીટ થયેલું હોય તારે એ સ્ત્રીને સ્ત્રી નહીં જુએ અને આખો સ્ત્રી ના દેખાડે એવું બને ખરું બને ખરું એના માટે તો શાસ્ત્રોમાં દ્રષ્ટાંત બહુ સુંદર મૂક્યા છે બહુ સુંદર મૂક્યા છે હમ ઘણા સુંદર મૂક્યા છે એટલે બધાને હોય અને સ્ત્રીઓને પુરુષમાં આ દેહ દેહથી એમ આ પુરુષ છે એવું દેખાય ત્યાર પછી દ્રષ્ટિ આખી પારદર્શક થાય છે આપણી એમ એમ પારદર્શક નથી થતી સંસાર છે ઘર ચલાવીએ છે વ્યવહાર છે લગ્ન થાય છે લગ્ન થાય બધું જ થાય છે તો કૃષ્ણ ભગવાનને શું નતું થયું કોને હે એમનો પ્રદ્યુબ્ન હતો તો મંદ બહુ જાણે છે એનું બધું પ્રદ્યુબ્ન હતો કે એનો કુ પ્રદ્યુમન હવે છ મહિના એટલા ઉઠાઈ ગયા બધા પણ કૃષ્ણ ભગવાનને માયા નથી મમતા નથી ઉઠાઈ ગયા એ જાણે છે કે મારો ગમે ત્યાં પડ્યો છે એનું રક્ષણ કરી જાણે છે તે પેલા તામસી રાજા એનો કારણ કે એ દુશ્મની કસ્માત જો ભગવાન જોડે હતી ભગવાન જોડે દુશ્મની કરે કોઈ કરે બધું થઈ શકે ભાઈ બધું થઈ શકે એટલે દુશ્મની શું ને મિત્રતા શું આટલું એનો અદભુત રહસ્યો જો પકડાઈ જાય તો દુશ્મનાવટ એના દિલમાં પોતાની અંદર પોતાના શરીર જોડે પણ ના હોય शरीर की बहारे एने लगते नहीं बार तो बीजा बदा पोते शरीरों की है एट इमने शरीर थी मार अंदर दुश्मन के मित्रताओं है एवं है समझवा शरीर शरीर से तो एक बीजा परिचय में आत खुश समझा जेवी है અને પોતાના શરીર છે પોતાના વ્યવહારો છે બધું જ છે હું સમજી શકું છું એવા એવા વ્યવહારો આવે છે કે મગજની નસો ફાટી જાય જેને ડૉક્ટર સાહેબ હેમો રિશ કહેશે શું કે ગાંઠે એવા એવા આવે છે આ શરીરને એમાં ત્રણ વખત આવી ગયા મોટા સાહેબ થ્રી ટાઈમ્સ એવા મોટા અને આ જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન લીધા પછી પછી આવે પણ આમ તો બહાર પાણી હોય મીઠા પાણી હોય અને મીઠા પાણીમાં તરવાનું હોય પછી ખારા પાણીમાં એને ના ફાવે મજા આવે કોને મીઠા પાણીમાંની મીનને ખારા પાણીમાં જે એવું આપણે આ ખારા ઉ જેવા દરિયામાં જીવનના દરિયામાં જીવન આપણે તરવા જઈએ છીએ અને મીઠું સમજીને પણ જ્યાં જ આખવા જઈએ ત્યાં મીઠાસ દેખાતી નથી કોને દેખાય છે કોઈ છે તું તો હજુ યંગ તો હે પણ હમ તારું જીવન બહુ સુંદર જશે બહુ સુંદર કંઈ ગયો આવ્યો પેલો કંઈ બેઠો છે હા હા બરાબર છે કેનેડાથી આવ્યા છે આ લોકો લગ્ન કર્યું છે આજે તને ગમી હતી તો કે ના બે વરસ પહેલા હું અહીંયા આવ્યો ને કઈ પ્રસંગ હતો લગ્ન ને એમાં જોવા માં આવી નહી મને ગમી ગયેલી અને પછી વખત ગયો ને ફરતી આવવાનું થયું પૂછ્યું આવું તો મેં પૂછ્યું તને ગમ્યો તો તો કે ના પહેલો તો ગમે આવું છે ના પણ એ કુદરત છે આ બધું આની પાછળ પરિબળો બહુ કામ કરે છે કોઈ આજના જમાના છોકરાઓ બધા ભણેલા થયા આ બધું થયું બરાબર કે આપણે નક્કી કરીએ તે સાચું નહીં લગન એમ અને પાછું સમજે છે ખરા દુનિયામાં બધા વિચારકોને બધા અને સામાન્ય સમજે છે અને આપણે તો કહે છે કે આ તો રઘુનાથે જળિયા જૂની કવિતા બધી કોને ખબર છે મનમાં રાખીએ સુખ દુખ મન મા આવું છે આપણું ભારત જીવન તો આમ તો સંસ્કારી અને સંસ્કાર ભાવથી જીવનારું આ જીવન છે અહીંયા ગમે તો એક ટ્રાઈબમાં જશો ગામડામાં જશો આદિવાસી હોય પણ દરેક જગાએ પોતપોતાના એમાં સંજોગોમાં આગળ આવ્યા હોય એનું જીવન હોય છે જ આ અંદરથી તો આવું જ હોય સંસ્કારવાળું કારણ કે ત્રણ મોટા સંસ્કારો છે જન્મ થતાની સાથે એની ઉજવણી બીજો મોટા મોટો સંસ્કાર આવે છે કે આ લગ્નનો એને લગ્નને સંસ્કાર કયા આપણે ત્યાં બોલો બીજે બીજે બધી છે ના હોય નહીં પણ એના પ્રકાર હોય જાત પણ અહીં તો રીતર સંસ્કાર કયા જીવન જેનાથી સંસ્કાર આવી છે અને અંતિમ સંસ્કાર છેલ્લામાં છેલ્લા પણ ઋષિ મુનિઓ તો બધા હતા પહેલાંના જમાના કેટલા બધા એંશી પંચાસ છ્યાસી બધા સંસ્કારો પણ એ સાધુઓને શીખવામાં આવતા અને સંસારીઓને અમુક બેઝિક બેઝિક એમાં આજે પણ આજે સોળ સોળ પ્રકારના સંસ્કારો રહી ગયા છે પણ બધાને ખ્યાલ નહીં આ ત્રણ મુખ્ય એટલે બ્રહ્મચર્યની બાબતમાં કિરીટભાઈ તમે પૂછ્યું છે કે અબ્રહ્મચર્ય નહીં સમજણ ના સમજાવવાનું મોટું કારણ એની પાછળ રહેલું વિજ્ઞાન આપણે સમજતા નથી તે છે આટલું જ એટલે આપ મને રૂરૂ ફરતી અહીંયા ભારત આવશો મળશો ત્યારે આપણે વાત કરશું અથવા તો અમારે યોગ બને મહાકાળ અમને ત્યાં લઈ આવે કાળ એવો યોગ બને તો આપણે ત્યાં વાત કરશું चालो जय सच्चिदा नायक कागज एम बीजोपण कागर है का एम हूँ विज्ञान स्वरूप छू आ वक्य में हूँ को रियल हूँ के रियल हूँ के पी बेटे संयुक्त रीते समझ कृपा कर सो किट भाई साहेब हूँ विज्ञान स्वरूप छू એ વાક્યમાં હું જે છે તે જાગી ગયેલા હું માટે છે એટલે જાગ્રત અવસ્થામાં આવેલા હું માટે છે કે જેથી એની જાગૃતિ વિશેષ પ્રકારે તીવ્રતાને પામતી જતી જાય સારી રીતે અને એની સજાગતા સજાગ ના રાખી શકાય જીવનના પ્રસંગોમાં પણ સજાગ રખાવે એના માટે છે આ એક માણસ મરવા પડ્યો હોય છેલ્લા હવે ઇન્જેક્શન બહુ મોઘામાં લાવીને ઇન્જેક્શન આપે તો એને ઉભો કરે છે આયુર્વેદમાં છે આજના મેડિસિન વિજ્ઞાનમાં પણ છે આ બધું છે એવું એવા સંજોગો આવે છે પરંતુ શું થાય લોકને લાખ મરવા ચાહવું હોય તો મરી શકે નહીં બહુ બહુ જબરા સંયોગો કઈ નહીં થવા તો હું વિજ્ઞાન સ્વરૂપ છું એ એક બહુ જ મોટું આપણને અજાગૃતિમાં જાગ્રત રખાવાનું ઔષધ છે એ ભગવત ઔષધ છે હું એને એવું કહીશ શું કહ્યું બહુ મોટું ઔષધ છે અને દાદા ભગવાન એટી સેવનમાં જ્યારે અમેરિકા ગયા નાલંદા આપણા મનુભાઈ મહેતા સાહેબના હતા અને ખેસીભાઈ સાહેબ સંગપતિજીએ કહ્યું કે દાદા અમેરિકા જાઓ છો તો હવે અમે તો અહીંયા છીએ તો અમારે કેવી રીતે એટલે દાદાએ કહ્યું પોતે જ સભા એમના હોલમાં અને કહ્યું અને બેઠા હતા અને કહ્યું અને એમને પોતે જ પોતાનો પગ લઈ અને પોતાના અંગૂઠો અહીંયા અડાડ્યો આજ્ઞાચક્ર પર અને તમે બધા આંખો બંધ કરવાને આ મારું આસન છે એવી રીતે કરી દો એમ કરીને કહ્યું અને કહ્યું અને પોતે જ પોતાની રીતે બોલ્યા હું વિજ્ઞાન સ્વરૂપ છું આ બહુ મોટું ઔષધ છે કે છેલ્લી ઘડીએ મળેલું એટી સેવનમાં પેડર રોડ ઉપર નાલંદા એમાં નવ કે નવ મે જે હશે તે મનુભાઈ મહેતા સાહેબ ત્યારે આ અને દાદા પાંચ વખત બોલ્યા અને બધા બોલ્યા અને મારો અનુભવ છે આ બાબતમાં આમ પહેલી જ વખત બોલતાં જ તરત જ ચેતનને દેહનું છૂટાપણું આપણને લક્ષણ વીજળીનો ઝપકારો હોય ને એવું થાય છે એટલે કહ્યું છતાં પાંચ વખત પાંચ સંખ્યા બહુ પવિત્ર છે આ વાત છે ખે પાંચ વખત પછી ઘણાને એમ કે પડે બોલે વાંધો નહીં બોલે ખોટું એ તો સારું જ છે પરંતુ આ પ્રયોગ એવો બહુ છે ભારે આટલું કરે બહુ કામ થઈ જાય તમે તમે પ્રયોગ કરમાં ઘડી જજો હવે આ અંગૂઠો આપણા આગનાચરે સાને માટે અડાડવાનો અમને ખ્યાલ આવી ગયો આ દાદા ભગવાનને પોતે અંદર બિરાજી ગયેલા છે અને છતાં એમને સાચવી રેખા શરીર શરીર સાચવી રાખી જાણે એટલા માટે એને એનું ચરણ પોતાનું ચરણ પોતાની અંદર રહેલા દાદા ભગવાનને એ સમર્પિત થયેલું છે અને એની સાથે એવું રહી શકે એ લઘુભાવ ખુલ્લો થાય એટલે પોતે પોતાનું શિષ્ય થતા શીખે પછી છેલ્લા અમેરિકાના ગમે તે બોધ આપવાની વાત કરે પણ અમે તો તરત જ અમારી દૂરી ના લાગે અમને જરા પણ એટલે એ બૂથ કે શિષ્ય હવે પાછું બીજી બાજુ દાદા ક્યાં છે આ એક તો આ છે ને એમાં શિષ્ય અને કેટલા શિષ્યો ગરામાં ઘંટમાં ગ્યાજ કરે વગાડ્યા કરે રણ બંધ બધી તારે પ્રશ્ન થાય કે દાદા એક તો શિષ્ય રાખવા ના શિષ્ય એક તમે રાખો શિષ્ય એવું કહો હવે મને સમજણ ના પડી એમ નથી એક જ રાખો બધા નહીં એટલે એમને પોતાને પોતાના શિષ્ય કેવી રીતે છે સમજાવ્યો અને અમારા પર તો જે પાથ મૂકેલો ઓગણીસો તેસઠ ફેબ્રુઆરી અમારા ઘરે आम करियो और आम तो आम थी गो एक थोड़ा समय वीस पच्चीस मिनीट सांताकोज अरे घरे जाने का कनुभात सीधो छह तो <laughs> पर आज जग, आजना जगत में सीधो मणस कोई ने ने दिखा बारूज दिखाया <laughs> करते रहसे तो कोईने जात जात शाक भाजी खा बदा होता है तो अमार जो मजा पड़ जाए मजा पड़े इज्ञान स्वरूप छू આત્મજ્ઞાની આત્મજ્ઞાની પામેલા પુરુષોનો મહાપુરુષોનો એક અદ્ભુત એમના દિલનું આ ખુશ દિલ આપણને આપ્યું છે આજે તમને આટલું ખુલાસીનું આ વાત કરું છું મારો અનુભવ પ્રમાણ છે સારી રીતે અને એ તમને આટલું વિસ્તારથી કહ્યું આ સાહેબનો પ્રશ્ન આવ્યો એટલે નીકળ્યો અમારે એક શબ્દ અમારે બોલવો છે એવી રીતે નથી નીકળતો પરંતુ આપણે બેઠા સત્સંગ સભામાં બેઠા આવીએ કોઈને કંઈ પૂછ્યા થાય પૂછવાનું મન થાય કોઈ પણ થાય ત્યારે નિમિત્ત ભાવે આવે છે ત્યારે અમારાથી અમારો શબ્દ એક નમિતપણે વાણી નીકળી જાય છે અર્થાત નિમિત્ત ગમે તે કોઈ પ્રકારનું હોય હત્યા કિરીટભાઈ સાહેબ મળી ગયા અમેરિકા બેઠા બેઠા તેમાં એ નિમિત્ત બને છે એમની વાણી કિરીટભાઈ મૂળ હોય નિમિત્ત ના હોય એમના શબ્દ આ પ્રમાણે લખીને આવવાનું બની કે નહીં આ નિમિત્તની દુનિયા કેટલી અદભૂત છે દાદા એ સમજાયું છે અને આપણે ક્રિયા શરીરથી બને છે વાણીની હું બોલી શકું નહીં નિમિત્ત છે તો નિયમિત છે અને જગત આ રીતે જ અસ્તિત્વ રહેલું છે અસ્તિત્વ ત્યારે આ વિજ્ઞાનીઓને સાયન્ટિસ્ટનું એમને ખોરવા જાય છે અસ્તિત્વ પણ એને કાય કાય્યું ક્યાંથી એને ખોરી કાઢીએ ને કંઈથી આવ્યું એટલે એ આપણે સ્વીચ ફેરવીને બંધ કરી દઈએ પછી આવું થાય જ નહીં કહેશે આવું અત્યારે મટ્યા છે લોકો શરૂઆત ખોરવા મટ્યા છે આ જીવનની શરૂઆત ક્યાંથી લાઈફ જેને કહે છે જાત જાત નહીં અને શરૂઆત ખોરી એટલે હવે હંમેશા નિયમ છે એક જેને શરૂઆત હોય એને અંત હોય જ શરૂઆત વગર અંત હોતો નથી આમાં શરૂઆતનું બહુ મહત્વ છે ક્રિયા હોય માણસથી કોઈ પણ જાતની ક્રિયા હોય અંદરથી મનથી ભાવ થયો અને અંદર થયું એની શરૂઆત છે શરૂઆત શરૂઆત થઈ એટલે કોઈને કોઈ પ્રકારે એ આખું ક્રિયા ક્રિયામાં બધી રીતે આવે મોકો રહે કે ના રહે બોલે ગમે તે રીતે રહે કે રહે નહીં એ એટલે કોઈ પણ ક્રિયા બનવા માટે શરૂઆત હોય પણ એ શરૂઆત એટલી ઝીણી છે કોઈ સમજી શકતું નથી અને યોગીઓ આની પાછળ બહુ મથી રહ્યા છે તે બ્રહ્મને સૂંધવા માટે બ્રહ્મને ઢુંઢવા માટે આજે હમણાં જ અમે અક્ર વિજ્ઞાન ઈશ્યુ આયા આજે ત્રણ મેં જોયા પહેલાં પહેલાં અહીંયા જ મોકલાવી દીધા સુધીરભાઈને આપણા યોગેશાનંદ સ્વામીજી તે પહેલું મેં જોવું તો ખરું ઉપકવર તો મેં કહ્યું આ કોટું મૂક્યો નીચે લખ્યું આ કારના ચિંતક ગજબ અખાજી બહુ સરક્યું અખાજી સોની અને પોતાના ઘરમાં ચલાવવા માટે એને ભગવત જોડે જોડાયેલા સો આ દોગે બધું જ પણ ધરમનો કાંટો જેવા સોનો પણ એમને એમની સગી બેને રાખ્યું કે છે ના છોડું છે મારા ભાઈને જ આપું એ બધો મારા પર બધો વિશ્વાસ રાખવા આપ્યા અને પછી કોઈને કહેવાથી અરે ક્યાં આવું કરાયા આજે કાલમાં કોનો ભરોસો ભાઈ હોય કે ગમે તે હોય આવું કે એટલે એને લાગ્યું કે હા પછી થોડો વખત થાય એ લઈ લેવા એ અખાજીન થયું આ બેન લઈ જવું છે હા તો અહીં પડી રહ્યું છે ત્યારે કોઈ અહીં કંઈ આગુવા છું થાય પણ લઈ જા લઈ જવું હોય અને અફાગર સમજી ગયા ઓહો જેવી બહેનને ભય ઉપર આટલો બધો અવિશ્વાસ એટલે બહારથી સાંભળીને બધું થઈ શકે શું ના થાય બિહારી આ વાણી અને કાન બહુ વસમાં છે ઓ બિહારી આનંદ બહુ વસમાં છે તો કાનને આ જીભ પજવે છે કે જીભ કાનને પજવે છે મને સમજાવતું નથી સમજણ પાડવા મંખ અને કાનને સંબંધ છે આ હુંગવાને પણ સંબંધ છે આ મશીનને હ રૂપારું શું વારું બધું ગમે બધા આ મશીન કેવું છે તારે હસ છે ભરેલી કુદરતી અને બહુ સારું ગયું હા તારું પ્રારું વાલું છે ને યાર બધ એને ગોઠવી નાખ્યું બધું સરસ એટલે કિરીટભાઈ સાહેબનું હું વિજ્ઞાન સ્વરૂચ પૂછ્યું કે હું જે છે તે જે ભાનમાં આવી ગયેલું હું એના માટે છે એને અંતર આત્મદશા કહ્યું શરીર એ બહિરાત્મદશા છે અંદર ભગવત સ્વરૂપ છે શુદ્ધાત્મા છે બ્રહ્મ સ્વરૂપ છે આપણું હૃદયમાં જેમનું સ્થાન છે ये तो परमात्मा स्वरूप है पर वे साधा में जे जागी गो निंद्रा में तो अने भावनिंद्रा बहु मोटी कहवाये जन्म जन्म रा चक्रवाओ भटकावनारी एटले कि भवनिंद्रा जागी गो अर्थात आजना शरीर आ प्राप्त थे भावनिंद्रा में जागो कहवाए પણ આપણે રાતે સું રાત્રિ વ્યતિક્રમી ગઈ કે છે નિંદ્રા માંથી થયા આવી ભાવ નિદ્રામાંથી ભાવનભાઈ એવા સુંદર વચનો છે આ બહુ સત્તર વર્ષની ભાઈ બોલો બહુ સુંદર નીકળેલા છે સત્તરમાં વર્ષમાં છે એટલે કિરીટ નું આ થયું કયા પાંચ દસ તો થયા સાહેબ સંગપતિ સાહેબ હરીશભાઈ રવિવાર આ રવિવાર આજે સોમવારની જગ્યાએ રવિવાર કેવું રાખ્યો તમે સોમવારે અમે આજે યોગ નથી એમનો મને ગમે કારણ કે બધાને જરા ગમે અહિયાં આગળ આપણે આપણું ખાવાનું આપણે ખાવાના ટાઈમે જ ખાઈએ છીએ કે આખો દાડો હે ચંદીમાં ઓળિયા કરવું કહીએ છીએ ને આપણે તો હા શિબિર કરાય કરાય કરાય આપણે જુઓ ધીરુભાઈ સાહેબ આપની ભાવના છે ને જરૂર આ વરસાદ પડે ત્યારે એક દિવસ આપણે કેલનપુરીમાં કરીશું એની જગ્યાએ કરીએ ને તો બહુ એનું વાતાવરણ બધા બહુ સુંદર હોય વાતાવરણ તો તીર્થ એટલે તીર્થ કહેવાય છે હમ ચાલો આજે તો આ લીશુ બહુ ટાઈમ લાગશે કોનું છે આ ધીરુભાઈ ગાંઠાનીનું તો રવિવાર રાખીશું સાહેબ એ સારું પડશે કારણ કે તમારે એક બે ત્રણ ને ચાર પૂછ્યા છે હમ અને બધું શાસ્ત્ર જ્ઞાની પૂછાય બહુ લાંબુ લાંબુ ચાલે કરે દા દાદા જ્ઞાન શું છે કોનું છે હિના હિના તરુ છે આપણે આ હિના નીચે બેઠી છે તે પૂછ્યું ઓરખ્યા ઓરખ્યા હા લઉં છે જય સચિદારન દાદા ભગવાન વિતરાગ પરમાત્મા ને જય સચિદારન બહુ સુંદર એમને પૂછ્યું છે શંકર ભગવાન સ્મશાન માં જ કેમ રહે છે એ विषे थोड़ी समझ आपस शंकर भगवान स्मशान एट रहे स्वयं जीवत स्मशान है हमें शंकर भगवान ने शरीर वगैरह समझी सक स्वरूप मंदिरों में संज्ञा स्वरूपे मुकूप शरीर हो शंकर भगवान ने ओखीशू ने એટલે ઘણી વખતે આપણે પદ્માસન મુન્દ્રામાં શ્રક ભગવાને જોયા છે અને અહીંયા આગળ મોટો ફૂલા ફૂલોનો હાર બધો પહેરેલો જોયો છે આ ફૂલો જ્યાં જીવતો એવું લાગે પાછું આમ કરીને કરે છે શંકર ભગવાનને સારી જરૂર પડી કે હવે પેલો આટલો મોટો કોભરા ગરામાં રાખવાનું પોતાને કઈડીને પોતાનું જે લઈ લે આ શું થયું પણ એ સંજ્ઞા સૂચક છે શું એટલે એમને ક્રોધ અને ક્રોધના શરીરના પ્રકૃતિના પ્રકારો બધા સંયમિત છે અને એ એટલા બધા સંયમિત થઈ ગયા છે કે એમને શંકર ભગવાન સાથે ખૂબ પ્રેમ છે કારણ કે શંકર ભગવાને એમને ખૂબ પ્રેમ કર્યો શું કહ્યું બહુ સમજો જરા વાત ખૂબ પ્રેમ કર્યો તમને જે ના ગમતું હોય એની માટે ખૂબ પ્રેમ કરો ને એટલે એનું ના ગમતા પણ નીકળી જાય અને ગમતું વાલ કરીએ ને બાદ બચાવીએ એવું કરીએ હવે એ ના કરો ગમતું છે ગમતું તો સારું રાખશે તમને એટલું જ રાખવાનું માને દીકરા વાલા હોય કરે બધાને રાખે બધું છતાંય દહીંમાં એવો હોય છે બધી આપણે પહેલા જમાનામાંથીઓ એવું પણ આ તો કારના પ્રભાવ છે બધા હોય બધા પણ જે છે તો છે ભારતમાં સંસ્કાર છે એટલે હોવાનું જ બધે હોવાનું એટલે તને સમજાયું બેન સ્મશાનમાં એટલે કે આપણને આ ઘરમાં રહીને ઘરના વ્યવહારોમાં રહીને છોકરાઓ જોડે રહીને એમના લગ્ન કરીએ વ્યવહારો કરીએ બધું કરીએ છતાં પણ તમને એમાંથી સાર સ્વરૂપ મળતું જતું જાય એટલા માટે પરંતુ આપણને સ્મશાનમાં કે એવું આ જીવનમાં સ્મશાનનો અહીંયા ભાવ ના લાવીએ લગ્ન વ્યવહાર કશું કરવાનું હોય ને તો આ સ્મશાન કોઈ રહ્યું હોય બોલી જ નહીં કહેશે આવું દે બહુ ઓછા હોય સમજદાર ક્યાંથી લાવો બધા સમજાયું તને હા સંસારનો સાર સમજણ પડે એટલા માટે શંકર ભગવાનની ભક્તિ છે તને સમજાય હા અને બહારમાં લૌકિકમાં માણસોને ભારતભાષીઓને સમજવા માટે કોઈ એકો આખા ભારતનો એક ખૂણ એવો નથી કે શિવજીનું સ્થાન ના હોય નાના નાનું માણીને બધે જ હોય કોઈ કોઈ જગ્યા એવી નથી એટલે શિવધર્મ તો મૂટે આગળથી જ ચાલ્યો આવે જ પછી વૈષ્ણવ ધર્મનો એ ફૂટ્યો પછી એ વાસુદેવ નારાયણ પહેલાં હોય છે બલરામ સાથે તારે થાય એવા માતા આવે બધું જ આવે તે રોયલ કુટુંબમાં જ આવે બીજા આ ગરીબની ઝૂંપડીવાળા બહુ જ અમને પ્રિય હોય એટલે સુદાજામાં જે એમની જોડે ગુરુદેવ સાથે બધા અભ્યાસ કરતા હતા આ રાજકુમારના પેલા બ્રાહ્મણ છતાંય એથી પ્રીતિ બંધેલી તે આખી જિંદગી એમને દિલમાં રહી હતી બધી સુધા મારી સંજોગોને હતી ઉચ્ચ કક્ષાના બ્રાહ્મણ હતા છતાં એ તો જાણીએ છીએ નથી હમ સંતોષ થઈ ગયો બેન આ જીવનમાં સાર આ જીવ કરીએ છીએ જન્મ જનમ જન્મથી એમાં શું સાર છે સમજાય આ વાત છે હા એ બે પૂછ્યું છે હા પહેલું પૂછ્યું છે એમાં રહી ગયું એ કહે છે કે હાજર વગર બરું ઘે હાજર એ સમજાવશો એટલે કે ક્લાસમાં માસ્તર હાજર હોય અને માસ્તર હાજર ના હોય બેમાં ફેર પડે તું ભણેલું છે ને ક્લાસમાં તો અને માસ્તર હાજર ના હોય ને ક્લાસ તો ચાલુ તમે આ કરો લેસન તમે હું આવું છું હમણાં તો જાય તો કેટલું સુંદર લેશન કરે બધા એટલે પ્રત્યક્ષતા માટે કહ્યું છે આ પ્રત્યક્ષતા એટલે હાજરી સમજાયું ને એટલે ભગવાન જેમનામાં બધા બધા જ પ્રકાશથી ખુલ્લા થઈ ગયા છે છતાં શરીર છે આપણા જેવા છે આપણી જેવા હતો વાતો કરે હસે કરે બોલે બધું જ પૂછો તો જવાબ આપે વાત સમજાયું એમની પ્રત્યક્ષતા એટલે આપણે આંખોથી દે શકીએ બોલી શકીએ વ્યવહાર આપણે સમજી શકીએ બધું એને પ્રત્યક્ષતા કહેવાય એટલે હાજર કહેવાય પ્રત્યક્ષતા એ હાજર માટેનો શબ્દ પ્રત્યક્ષતા છે અને હાજર ના હોય છતાં મા માસ્તર હાજર એવી રીતે જે સિન્સિયર છોકરાઓ હોય બધા કરે ને અરે આ બધા કરે છે કે નહીં નહીં મારા માસ્તર હાજર છે હું મારું કર્યા કરીશ કામ સમજાયું ને એને પ્રગટ કહેવાય પ્રગટ કહેવાય એટલે માસ્તર સાહેબ જાણે કે બધા તો નહીં રહી શકે એટલે એમને રહી શકે એવું કે વિદ્યા આપી દઉં શીખવાની તો વિદ્યા આપી દીધી હોય મારા બિયારન સ્વામીજીએ બહુ સુંદર સમજાવી વિદ્યા એને પાંચ આજ્ઞા કહે છે અને જેમને જ્ઞાન નથી દ્રષ્ટિ નથી એવા માસ્તર પણ મળ્યા હોય ના હોય તો પણ એમના માટે ઉત્તમ ભક્તિ આપી એને પરાભક્તિ કહે છે પરા એટલે આપણા દેહથી જ આપણી અંદર રહેલા બ્રહ્મ સ્વરૂપની પરબ્રહ્મની ભક્તિ આત્મા રહેલો આત્માની પરમાત્મા સ્વરૂપની ભક્તિ એ ભક્તિ આપી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન એ શરીર દેહ નથી ये आत्मा परमात्मापणा प्रकाशन प्रकार है अपनी अंदर छदराम छवाई लो एने स्कोप मे खुलवा बीजू व्यवहार में मा समझवा सत साधनों आप सत एट आत्मा ब्रह्म जे को शुद्धात्मा कही सकता है शुद्धात्मा शब्द पीछे बोली ने करवा जाए तो बोली ने कोई थी शके नही शुद्धात्मा थाय तारे शुद्धात्मा पदे रही सके આત્મા થાય ત્યારે એ આત્મા સ્વરૂપે રહી શકે જીવી શકે થયા વગર ના થાય આપણે શરૂઆત અને ક્રિયા એનું ભેદ સમજ્યા ને બિગિનિંગ હોય નહીં તો ક્રિયા કંઈથી આવી અને ક્રિયા હોય નહીં અને એનું રિઝલ્ટ પરિણામ કેમનું આવ્યું સમજ્યું ને આવું છે સમજી ગયું ચાલ જા હવે આપણે આ તમારું આપણે રવિવાર લઈશું દાદા ભગવાનના અસિંહ જય જય કાર હો દાદા ભગવાનના અસિંહ જય જય હો દાદા ભગવાનના અસિંહ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાનના સિમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જય હો દા જયકાર હો દા ભગવા અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જય સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાન ના સિંમ જય જયકાર ભગવાનના અસિ જય જયકાર હો દા ભગવાનના સિંહ જય જયકાર હો દા ભગવાનના અસિંમ જય જય હો દા ભગવાનના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 કાર હો દાદા ભગવાના હસીમા જય જય કાર ભગવા ના સિંહ જય જયકાર રાધા ભગવાિ જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર હો રાધા ભગવાિ જય જયકાર રાધા ભગવાન સિંહ જય જયકાર રાધા ભગવાન જય જયકાર દાદા ભગવાન સિંહ જય જયકાર હોધા ભગવાન J.J. Cargo!